સ્વામી નારાયણાય વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દરબારમાં દાદા કાતર ના દરબાર માં પધાયા મેં ઉગમના દ્વાર ના ઓરડા ની ઓછરી એ ઢોલિયા ઉપર બેસી ને એમ વાર્તા કરી છે સાંભળી સાધુ ની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા છે હું તો એમ જાણું છું ભગવાન ની મૂર્તિ જે ઉપાસના ધ્યાન એ વિના જે આત્મા ને દેખવો અને બ્રહ્મ દેખવું ભગવાન ને પણ આ વિના નહી થાય વિના ભગવાન ની મૂર્તિ ની ઉપાસના હે ભગવાન ની મૂર્તિ ની ઉપાસના વિના બ્રહ્મ ને જોશું હું તો એમ જાણું કે ભગવાન ની જે ઉપાસના અને ધ્યાન ઉપાસના દર્શન કરતા હોય એમ હૃદયમાં સંભાળવા ઘાટ સંકલ્પ ઉપાસના ઉપાસના તો કાયમ કાયમી એક જાત સંબંધ નક્કી કરવો કે ભગવાન છે એ સ્વામી સેવક ભાવ રોટલો ને રોટલી કઈ ને ઓળખો કે નો ઓળખો હે આપે તો રાજ્ય થઈ નક્કી કર્યું છે આપણામાં આને નથી કહેતો હે અત્યારે આપણે ઉપાસના કરીએ પછી ધ્યાન કરીશું ધ્યાન કરીએ ઉપાસના પછી કરશું આ બધા અમદો છે ને સંભાળી છે માનસી ને અરે ધ્યાન થઈ ગયું જન્મ ઉપાસના ભગવાન મંદિરે ઉપાસના ઉપાસ મંદિરે જ નિર્ણય કર્યો હોય ભાઈઓનું જોખમા બેસો તમે ચણોઠી હાની મૂકો વળતર માં કાંની બાકી પડે હા ખરું કેટલી મૂકી ધ્યાન હોય કે ન હોય તો આની હોય કરવો ઉમેરો અને બાદ બાકી કરીને હિસાબ આપો તો હે થાય ને એવી આમાં ફરજ ઘડી ઉપાસ અને તેની આગળ આ કેવું અંધેરી નગરી કબર કન્દર કેવો ઘડીયા રાજકોટ માં આચાર્ય અને આ ઉપાસના ધ્યાન નો ખબર જ નથી મહેમાન આવે ત્યારે દુનિયામાં વખાણ કરાવવા એ ત્યાંથી ઘી લ્યાવો મારા જેવો તો જરાંકડો થઈ ને વાતું કરે ને વાતું માં હું જરાક આમાં આંકડા જેવો દેખાવ મને તો એમ જ થાય તો જીવન હું કામ ખરાબ કરતા હશે દરેક મેમ્રોન છે ઈશ્વર ના ઘર નું કઈ જોખમ નથી હમદો ઈશ્વર ના ઘર નું જોખમ છે એમ હોય ચેરમેન તો બિલકુલ નો હમદો હજી આવડ વાળા છે ભીખ લાગે ખરા લાગતી અજાયા શું તળેજી ઢોલ ભજન એટલે એમાં ડાંગલો હોય પૂતનારો કઈ નહી તરતી ઢોલ બજન ઢોલ બનાવી લઈએ એટલા બધા માણા વચ્ચે હું કેવો લાગુ છી કઈ ન બોલે હોય પુ હોય એમ કઈશ ખુલ્લું ઓપન આ વરઘોડો ખાજો બદલાવી મારી ખેલાડી ખબરો જ નથી એના સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈને આગળ આવે એના નામ ની માળા ફેરવે અને પાછા મા ઘર ઘણે જાય એટલે હબો દીકરો ચોખા ખાવા જાય હવું પડે ને મારે એટલે આપણે જવું પડે એ માયલા છે ભગવાન નું કે ખબર છે ભગવાન કેવા છે ઉપાસ કોને વિચાર કર્યો એટલે બધું અરે મીઠિયા હું સ્વામિનારાયણ છું એ તો હજી આવડા બધા કઈ જાણ્યું હોય તમે ન જાણ્યું હોય લિંગમાં આટેકા ચિહ્નો છે એનું ધ્યાન કરાવે સ્વામીનારાય માં આ ગામના કોઈ પણ હરિભગત ત્યાં સારું નાસ્તા સ્વામિનારાયણ શું કહેવાય ખબર લીધા અને પાછું તમારો ફોન આવ્યો બઉ સારું છે મને એવું દાજુ સાધુ છે સ્વામિનારાયણ ની નિષ્ઠા નથી એની નિષ્ઠા આવે અહી મારી બાજુ કઈક અનકુરવું છે ને આ તો બોલવામાં નિષ્ઠા છે અથવા બે અપવાહ કરો એની ખુમારી છે અમે હાથા સાચી છોકરો ચોખા ખાવા જાય દીકરો ડાયલો કહેવાય બધા જાય ને માને ત્યાં ન જવું વાત બરાબર તમે એમાં સમજો પણ આ સાધુ ઈ નહીં સમજતા ઉપાસના અને ધ્યાન ઉપાસના પેલી હોય ધ્યાન પછી હોય ઉપાસના નિશ્ચય ભાગ છે એ નક્કી કરવાની વસ્તુ છે અને પછી એનું ચિંતવન ધ્યાન થાય છે હું જે આ વાતો કરું ને એમાં ખીજાવા જેવું દેખાય પણ ખરેખર તમારી ઉપર ખીજાતો નથી પણ મને એમ થાય કે આટલા આટલા ગયા તો આ કોઈ વિચાર જ કરતો નથી સણ વાળા એ આવડું મોટું કર્યું એટલે ગુણ થી પાર ત્યાં બધું ગુણ થી પરચિત્ર કીધું છે ને તમ એથી પરચિત્ર છે એટલે ગુણ માં ડુબાડે છે ડુબાડવાનું આ બધા એવા છે કઈ ખબર નહીં ને ગુણાતી તકે શું ગુણ થી એ ભાવ ઉત્સવ જો એવું મારવું તમે અરે મસ્ત કાઢવાની હોય ચોપડવાની હોય એ આ ચોપડવાના ઉત્સવ પણ આ એ બધા જોનારા એવા છેકડા મારવા છે ને પાછળ વગાડવું થઈ રીતે સમજવું છે ક્યાં સમજવું તો અહીંથી ઉઠીને આવડે ને બે હારવાજ કોઈ માને એવા હોય એને એની આરે કરવી જોઈએ આ તો નકરી બીજી વાત કર્યા કરે મારા જ આગામ એમાં તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ધ્યાન જે આત્માને દેખવો અને બ્રહ્મ ને દેખવું એ તો થાય જ નહીં પેલી ઉપાસના લખી અને પછી ધ્યાન બોલો ઉપાસના એ કરીને ભગવાન ઉપના છે ને બધાય સાધુ થયા કેટલા અમારે ત્યાં હોય આપડા નિશ્ચય નથી તો આને તમે શું નિશ્ચય કરાવો હ અને ઉપાસ આત્મા બ્રહ્મ ને દેખવાને જીતવું કેમ છે જેમ આકાશ ને જીભે કરીને સો વર્ષ સુધી ચાટી સ્વાદ આવે ખતરા કરતા એમ આપડે તપાસ તો કરો આમાં આવે છે તે કોઈ ને ખબર ન પડવા ત્યાંક ગઈ બધા જીભ કાઢીને લાંબી લાંબી દુ ને ક્રિયા કરી ચકા હે ચૂંટો કંટાળો આવે બધું તમે કરો છો એવું કરો છો એમ કેવી છે જોઈ લોન ની મૂર્તિ ની ઉપાસના વિના હાલ ભ્રમ દેખાય જ નહીં ઉપાસના વિના શું ધ્યાન નથી લખ્યું ત્યાં વચનામરે શબ્દે શબ્દ ધ્યાન રાખીને વાંચવા જેવો ધ્યાન આવું નથી કરતા હો આને કાગળ લખ્યો ને આને કાગળ લખ્યો ને ત્યાંથી આપડા વખાણ આવ્યા હોય તો એકબીજાને મન જાવો જો શું આ તુખડ છે એક બોલો જે આત્મા નું દર્શન શાસ્ત્ર માં કહ્યું છે તે ભલે કયું પણ અમે એવો કોઈ દીઠો નથી વસ્તુ કેટલીક સાધુ નહીં સમજે આ લોકો ને એનો અભ્યાસ નથી એટલે એનો વાંક નો કામ છ મજાના બપોરે હરે થઈ જાય સાઈ અને પછી ધ્યાન કરવા બસ લાંબા થઈ જાય આવડા પાંચ જણા વખાણ કરે બસ સાધુ બઉ હારા ઉદુ કરતા ગુરુકુળ ના સાધુ હરામધ આખી તમે સાંભળો છો ને કડવી લાગે તો બોલજો મારી વાત તો કરવી હોય જાય ને આ તો હાતી વાત વાતું કરતા કરતા ગોવિંદભાઈ દેખાય બીજા દેખાય સ્વામી આને કેમ દીક્ષા કરો કેવાયું આવડ લે મને ઈચ્છા નો જોડાય નકરું તમારે કોપી ટુ કોપી વાંચી જવું હોય તો ભાઈ મુકામ ઉપદેશ માં ભાઈ નું કામ છે આવડા નો સમજે ભાઈ સમજી જ કાઢી લીધો કરીને જે આત્મા નું દર્શન શાસ્ત્ર માં કયું છે તે ભલે કહ્યું ભગવાન ની મૂર્તિ એના આધારે સાયન્સ નો યોગ નો કાલી હવા ફરી જી આવડા ચિંતા જ નથી કોઈ મરી જાય બહાર થકતા તો પછી પ્રસાદ પાણી મળે ને આવો આવો કે એટલે આપણે હારા પછાદે એ નિર્ભી સાંજ ને નિર્ભી યોગ ને કેદી ઓળખે ઓળખવાનું તો આ લોકોનું કામ છે ચિંતા કરવી આપણે ક્યાં આવે પણ એ આપણે બોલી લઈએ એટલે બોલી લઈ ને બોલો હલો મે આવશો તો વાત કરીશ અને નહી આવો તો હું નિદાન થકી ગયેલો માણસ આવે તરત તત્વો દેખાવા જોઈએ શું તત્વ સાથી સંખ્ય શબ્દ છે ધાતુ ઉપર વસ્તુ તત્વ અને ન એ સંખ્યા સંખ્ય શબ્દ નો જ અર્થ ખરી વસ્તુ પારખી શકાય આપણે ભગવાન નીકળ્યા છે ખરી વસ્તુ ભગવાન જોવી છે એને પામવું છે એને ઓળખવા છે તો એ કેવી રીતે ઓળખાયે કરીને ઓળખાય સાંખ શું કામ કરે છે જેટલા તત્વો એના બધા રૂપ કરી બતાવે છે પૃથ્વી આવી છે જળ આવું છે વાયુ આવો છે એ વર્ણન કરે છે પછી પર બ્રહ્મ આવે એટલે બધા નું વર્ણન થતા થતા પર બ્રહ્મ આવે અને કેતા આવડે અસાધારણપણે બધા જુદું પડે એમ એની દ્રષ્ટિમાં પરબ્રહ્મા ફેર બતાવવો પડે બતાવી શકાય ને હે કેમ દહી માં ફેર બતાવવો પડે કે ભાઈ આમાં જો મારા લીસોટા છે ને આમાં નથી એમ બ્રહ્મ આવું છે અને પરબ્રહો તમારો દાજો વાંક તો મારો કારણ કે બે હારી પર કોઈ દીકરી કેતો નથી તેમ બધા સાંભળવાનો અધિકાર નથી પહેર્યા પણ આ પોતે નોકરો એને કેવી રીતે તમે સમજાવી શકો માલિકા કે આપણે અનેક આત્માઓ છે આ બધા બ્રહ્મ ને ઓળખતા એ ભેજું કેવી આવે એમાં ભેજું નથી જતું પૂર્વ ના સંસ્કારોથી આ બધું બને છે ભણતો હું હાંજ હોય કથા વાંચતો ગમે ત્યાં હો ભણું તો કથા મારી પાંચે કથા મારી હોય અને આવડા ભણતા હોય ને એક ફેર વાંચ્યો તો બઉ થી પ્રસાદ કથા મેં વાંચી અભિમાન ને બધું કરવા માંડે સભા મંડપ માંથી હું પૂરું પણ જૂના જૂના તે બેસતા બધા મને એનો લોભ બોલે ને જાણવા નહી વિચાર કરજો ગ્રાહક હોય તો ભણે એટલે ભણે અને બીજી ક્રિયા નો તમે એ બહુ ખરી હોય એને બીજી ક્રિયા નો થાય અને આ લોકો જ ને ભગવાન તમે સાધુ થયા પછી નક્કી કરી રહી છો ને સાયન છે ને સાંજ હોય પછી વસ્તુ ખબર ન મળે સાંજ ની વસ્તુ ઓળખાય યોગ થી જોડાવાય છે નક્કી થઈ જાય બધા કરતા પરબ્રહ્મ વસ્તુ એ અસાધારણ છે એના ચણા તત્વ તો બઉ તમે ભણી ગયો છો ને સાંસદ નથી ઘણા ભણતા એમ ભક્ત જે અંદાજ આવતી ને કયા આવ સાંસ જાય ને આમ જરા સિંઘ ને મળ્યું જોઈ જો એમાં તંતુ આવી ગયા હોય તો એમ કેવી ને અને ભાંગી જાય તો કુણી કહેવાય કલકા આપણે એટલે લઈ લે હોય બગડી ખબર જ નથી આ સાંખ્ય યોગ છે તમે કહ્યું એટલે ઉપર છોડ હું કહ્યું છો એટલે ધારણ કર્યા હતા ને પોતાના મુખાર આગળ તથા દેશ દેશના હરિભક્ત ની સભા કરાવી બેઠી હતી પછી શ્રીજી મહારાજે સર્વ સાધુ अधिकार छूटी गय દરિદ્ર પણ આવી ગયું તેને કરી જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે ભારે મૂલ્ય વાળી ચીજો કોઈ મળે એવી મંગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે ને મનમાં એમ ઘાત કરે છે ये ये जारे जारे जारे भगवान स्वरूप न सुख तथा भगवान भजन न सुख मन एक यथार्थ पे जायु તેને પછી સમાગમ નો યોગ ના રહ્યો ને બહાર નીકળી ગયો ને તેનો અનુભવ થયો નથી લાગવું પડે છે એ તોલી ડિગ્રેડ લાગો ભાઈ દેખ કે આ તો મન ચાલે જ વાંજો ઓલા માં પર સંબાહુ નજી કેમ વાતો કરતા હાથે નથી લગાડીને પણ હાજુ નથી આને કેવું થઈ આ રૂહાન કદી અમાર કાય સ્વામી નંદજી જો કોઈ કોઈ યાર જો બી મે મેવાચ એટલે એ સુખ નો સુખ ને ખબર ન હોય તમે વખાણ કરો એટલે કરીને બેઠા હોય ને દદી હતા એ અમે જેના પડી અત્યારે વાતો કરું હવે અમારા મતમાં કાઢનારા વાત ખુબ સ્મરણ થતું આપડે ખાવા ના આવ્યા હવે ખાતા અને કોને ખાતા હોય કોને ખબર મોટા એનો ગુલામ થાય એનું પૂછે આજે આપડે મોટા મોટા સત્સંગે ને કે ભાઈ આરતી વિચાર કરી બોલી દો ને આવડે મુંબઈ માં જવું કઈશું મોટા ખીર બીંડા પણ એનું દૂધ ગાયું ને કોઈ ભાગ માં આવ્યો અને તાજન ભોડી નો પરિવાર ને ભરે પૂછાય લુચી વાંચું છે વાવીને પોચ પછી કેવું કયું સ્વામી આવી ઊંચી વાત આ સભા માં ક્યાં નાખી દો દુઃખ દીપ મારે શું કરવું જોવા ક્યાં બે માં છેલ્લા દડા મારું પાલું ઠીક તો રાખું તમારે કેવા માં ખાબી નાખી અને તેનો અનુભવ અને જેને ભગવાન નો સુખ જાણ્યું નથી હવે ભગવાન ઓળખો ભાઈ ભગવાન જ છે પણ બીજો કોઈ નથી અને ભગવાન ના સાગર માં પણ પૂર્વે પણ એમ બોલે છે સર્વ સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને એ ભગવાન ના મહિમા મહિમાનો કોઈ પાર પામતા નથી અધિક હોય ગુણ સામર્થિ વિભૂતિ એનાથી અધિક હોય એટલે જે નીતો હોય એ અધિક હોય એવા ઉપાસ્ય બનાય એટલે ભગવાનને સાથેનો કોઈ પણ વાતમાં સરખામણી કરે તો મુક્ત એને તુલ્ય આવી ન શકે એટલે એના ઉપર અને ઉપાસ્ય છે કે આપણે અર્થ તો ગળી ગયા પણ ઉક્ષુ છું મલ્લબા તો હું જઈ નઈ કાઈ તાર નીકળું જ નહીં ઉપાસ્ય મુરઈ અહિયા એટલે આપડે બેઠા છે અજાણ્યો એક બેઠો છે એને સીધો આવીને આમ આમ હાથ કરે ઉપાસના કરવા એવું એવડા મોટા હશે આ તું ભાઈ શું કઈ દઉં હાલો ભાઈ બોલો ઉપાસના જ્યાં આવે ત્યાં બાઉ તૈયાર થવો જોઈએ કેમ જોશીભાઈ શું કહો છ ઉપના માં સિદ્ધાંત માં સહન સ્વામી કેટલી સામર્થ્ય વિચારવું કરો ને અને આ પેલા થી ગુરુજ કર્યો નથી બતાવવું હોય તો સારી જાત ને બતાવે છે ભગવાન ને ઓળખવા એને માટે ગુરુ કરવા આ તો આ બિચારા અત્યારે આપણે જઈને છોકરા નું વર્તમાન ધરાવું એ કોને તો અહીંયા ભગત થશે એનો ગ્રાહક તો ભાગો જોઈએ ને હજી આટલું છોકરું ગ્રાહક કઈ રીતે એનો માલ ખરીદવા કેવી રીતે નીકળે જુવાન થયા પછી વિષય ને ખરીદવા નીકળે ભગવાન ને ખરીદવા કોઈ નીકળે આપડે મેદઘાટન માં શું માગણી નફો તારી માગણી આપણે મેળવ કરવો અને ભગવાન ના સાધર માં પણ આને પાના એવા જે ભગવાન ના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન સાધુ માં પણ આને પાના પુરુષો તમના સાધન પણ અનુ પામો ને કર્તવ્યશીલ છે લાગુ ખાઈ ને તમે ખાઈ જાવ શું તારે બે માં એ બે વખત ના આવે તમે બે વખત ના વધુ ખાય તો વધુ ખાય તો પણ ભગવાન નો જેવો આકાર છે ભગવાન ના સ્વરૂપ નો ભગવાન ના સ્વરૂપ નો જેવો આકાર છે એવો મુક્ત નો પણ છે શ્રેષ્ઠ છે અને એમને ઉપાસ્ય છે જો કોઈ બી નો ભૂલે અક્ષર તો દિવાન સ્થાન માં ભગવાન મૂળ કામ કરે બધું અને બરાબર હરખું હલતું હોય દોર પછી બીજી તો વાત જયારે કેતા નદી આવા આવતા નથી તમારાવિકા નરાયણ મૃત્ય દિવ અને આ મારુ ખુદ્ર પદાર્થો એમાં આપડે રોકાઈ બેઠા રહી કેવી રીતે આપિનાત છે અગિનાત એટલે નો જાણે એમ ને અરે આનંદ છે એને આ માર્ગ દેખાય છે આ દ્રષ્ટિ આવે અને ભગવાન ના જેવા ગુણ આવે તો દાસ પણ એ વાત રહે છે એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે તે ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઇ જાય છે નિર્ગુણ થઈ જાય માયા ના ભાવો થી લઈ લીધી છે એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાન નું સ્વરૂપ છે શિક્ષા ભદ્રી માં આવે છે ને ભગવાન નું સ્વરૂપ ભગવાન મનુષ્ય રૂપે થયા હોય કદાચ ને બીજા માણસો ને એમ દેખાતું હોય કે મનુષ્ય જેવા છે એના પણ ભાવો એમાં હોય તો નીકળી જાય નીકળી જાય અને છે નહી શું દેખાતા હોય ને છે નહી છે નહીં તમારો બધ શાસ્ત્રો વાંચો લઈ જ આવે પણ એને આજે વાંચવાની ખતર નાટક તરીકે આપડા પારાયણો કરીએ નાટક શું પારાયણ શું ભાઈ નાટક માં ના શુભદેવજી ની પરિસ્થિતિ નું કલ્યાણ થયું એ હાથી પહેરા જગત માં પહેરા નાટક સિવાય કઈ ન મળે આ ભગવાન માં જેવા ગુણો એને માયા બિલકુલ અડે નઈ ત્રણ ગુણ અડે ને એનો જો હાથો ભક્તો જેવા હવે કેવો વ્યવહાર તરીકે આપણે બધું આત્મા ના કલ્યાણ હતું તમારી નિષ્ઠા ને ભગવાન તૈયાર થઈ ને સાધમા પણ પછી તમારી ભૂલો નતો નથી ભગવાન ભગવાન ઓળખે આ છોકરો નાના છોકરા હોય ને રમકડા ભગવાન કોઈ બી ભગત ના કોઈ અપરાધો ને નોટ કરતા નથી પણ એ પેલા થી કેવાય ને આપડે વાંધો ને એમ કે બોલાય બોલો ભગવાન નિર્ગુણ છે અને એનું જેમ કરે તમારી આટલા જીવડા ની જીવરા ના ધ્યાન માં એની શક્તિ એને મળી જાય પુરુષો તમનું ધ્યાન કરે પુરુષો તમને શક્તિ ના આવે ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશ ને વિશે રહ્યા થાય અન્વય પણ અનેક બ્રહ્માન્ડ ને વિશે તેમના રહ્યા છે કેટલી માતા પુજ ને આ ભગવાન ને જીણા માં જુ જીવડું એના શુભાશુભ કર્મો પૂર્વ જન્મ ના જોવા જીવડા ની હોય એ પ્રમાણે જ એને ફળ મળ્યા કરેલા આપણે અને એ ભગવાન છે એ પોતાના ધામ રૂપ એક દેશ ને વિશે અનેક બ્રહ્માંડ ને વિશે રહ્યા છે સર્વે જીવ ના જેવો છે એમાં એના અંતરિયામી રૂપે થઈ ને એના કર્મ ફળ પ્રદાતા નું યથાર્થ ફળ આપે છે હવે ધામ જણ કેટલા મારી દોસ્ત છે એવા જીણા જીવડા માં પણ એવા ને એવા કામ શું કરે તો તે જીવો ના અને એક જન્મો ના શુભાશુભ કર્મો એનું ફળ આપે છે કામ કેટલું કરે ભગવાન આપણું ભગવાન કેટલું કામ કરે આવડે જરા ગાવે ત્યાં થાકી જાય કેવી તમે એની પાસે રહી શકો એના જેવા ગાવી દેવાય થાય એમ લઈ કાર્ય થાય ને પાકિરાજ કરો કઈ જ્ઞાન થતો હશે કોઈ થાય બોલો અને જીવન છે જીવન છે અને એ વિના એ જીવ કઈ કરવા ને ભોગવવા ને સમર્થન નથી થતો અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે જેમ કોઈ સિદ્ધિઓ વાળો પુરુષ હોય તે અહિયા બે કરે છે અને જેમ અગ્નિ જે તે કાષ્ટ રહ્યો છે તે અગ્નિ નું સ્વરૂપ બીજી રીત છે અને કાષ્ટ નું સ્વરૂપ બીજી રીતનું છે ભગવાન સર્વ જીવ ને વિશે નું છે અને જીવ નું સ્વરૂપ બીજી રીતનું છે ભગવાન એના કર્મ ફળ બતારિયા ને કેવાય તો સાચી વાત અસ્તિત્વ સમજો ને આ દુઃખ છે સમજાવ છો કે જાણે બીજા આપડે ન સમજીએ એ વાત કરે બરાબર છે મારા માથી નીકળ્યા એટલે પદાર્થ ટોળી જાય બરાબર પદાર્થ ના પરમાણુ છે બરાબર એ પરમાણુ જે વૈવી રહ્યા છે ને એ શક્તિ ના કપડા નાણા નીકળી જાય તો ભગવાન ખસ્યા દેખાડું પથ્થર રૂપે દેખાડું એ ઓલા ની શક્તિ ને આધારે દેખાય ખસી જાય છે પાસાણ ને વિશે રહ્યો છે તે અગ્નિ નું સ્વરૂપ બીજી રીતનું છે અને કાષ્ટ પાછાણ નું સ્વરૂપ બીજી રીતનું છે તેમ ભગવાન સર્વ જીવને વિશે રહ્યા છે તે ભગવાન સ્વરૂપ બીજી રીતનું છે અને જીવનો સ્વરૂપ બીજું એક છે અને આ બંનેના दृष्टાંત આપીને ઘટાડો છે જીવ માટે જ બસ એટલે જીવનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ બસ જે દીજેલી એવો મિરાત અમારે વલે એવો થાય અને આ કાંઈ બતાયું જે હું આજીયું એ આરે પરે આલે પરે ને આ તો જીવ પરે છે ઉપાસના ની વાત છે